બટાકા નહી ખાવાના એવું અમારી આજ્ઞામાં યાદ રહે ને નિરંતર આખા કામ નીકળી જાય તો કશું ખાવાનું ના નથી પાડ્યું નહી તો ખાવાનું ના પાડ્યો હોત ને તો મનમાં કંટાળી આવી આજ્ઞા કઈ આપી જશે લોકો ને મોખ ની કઈ પડેલી નથી એટલી ખાવાની પડી છે આ કશું જોયે તો ખરું બી છે કશું તમારે કરવાનું નહીં મારી પાસે બે વાંધો નહીં ઉદય માં આવે તો કરવું કયું કરવાનું છે કે જયારે ધંધો પંદર ચાલતો હોય બે વખત તપ કરવાનું કેવું તપુ ધોરણ થઈ જાય હા એક વાર પાર્ટી બેસી જોયું ગુજરાત ના હાથ ની ગેલ તે વખતે તપ કરવાનું છે બીજું આપડે અહીંયા જાત્રા ય ગયા અને કઈ જગ્યા નાસ્તો ચા ના મળી બિલકુલ જાણે જમ્યા જેવું મળું દેખાય કે જમીન કરતા હોય ને મારું કેવાનું આ તપ ત્યારે કરવાનું છે જયારે જરૂર પડે ત્યારે તપ કરવાનું છે બાપા એ વાંધો તો આ ફરજીયાત છે તો કઈ ને તે બાપા એ બોંધો નતો બે કાઢ કર્યા કરું તમને સહજ મળી ને એટલે કરે છે ઉડતા એટલે તપ એટલે લોકો જમવાનું તૈયાર કરીને ભગવાન રાહ જોઈ ને બેઠા હોય પણ ભગવાન તો જેને રાહ બેઠા હોય જાય નહિ એટલે આ બાયડો વાસીને રાહ જોઈએ બાયડા ભગવાન આવતા જોઈએ છે હા આવી રીતે ભગવાન ભગવાન પછી ત્યાં અનાળી દેશ માં ગાળો ભર્યો લોકો માર્યા ઠીકા માર્યા બધું જ કર્યું પણ એમને બધું ક્ષમતા રાખી કમાઈ કેવું તપ કર્યું છે આપડે એવું કહે છે તપ આવે ત્યારે કરજો શું કયું કઈ ગયું વેપારમાં ખોટ ગઈ કે ઘસવું કે ભાઈ દસ હજાર ગયા ઘસવું કે ભાઈ તપ નાખવાનું શું કહ્યું ના આવડે એવું તપ તપ ના કરે તો આપડે ઘેર તો ઘેર બેઠો અનામ જ્ઞાન દર્શન ચારિત્રો તપ ચોથો પાયો છે પણ તપ આપણા માં છે પણ આપણું અંતર તપ છે કેવું છે દેખાડવાનું તબ દેખાય નહી કોઈ ઘેર બેઠવા સાથે અનાળી મર્યું છે કે નહીં મર્યો પેલો શું કેતો પેલો શું બાપ બે ગુલાબ ના છોડ હોય ને તો બધા છોકરા ગુલાબ ના જ છોડવા શું કહ્યું આ તો માં છે ચંપો હોય બાપ ગુલાબ હોય અને બીજા છોકરા હોય મેળ વગત ના નથી તારીણી માણસ મતભેદ તમે બાર મહિના રહો ને એટલે તમને ખબર જ પડી જાય તાણી દ્વારા ધકેલે વર્ષના મહિનો દોઢ મહિનો તમારે પરીક્ષા કરવા પણ એકદમ ફૂટ્યા વગર ઘેર પ્રાપ્ત થ એક ભાઈ સાથે રોજ ના 5 રૂપિયા ખર્ચ કરતો બીજો અનાડીપણ કે નહી આવેલું તમારે અંદાળી પણ છે કે નહીં ઠેકા સંસાર ભાઈ શું છોકરો બોલે શેઠ ભગવાન પલંગમાં છોકરો કે તમારે તમે જો આમ તેમાં આવું બોલ બોલ કરો છો ને બઉ ખોટું છે મારે તમને શબ્દ કેવા પડશે કે તબ કરવા નહી ખરું પડે ના કરવું પડે તપ કરવાનું કાયમ એવું નથી હોતું શું કયું કાયમ હતું નથી એ તાત્કાલિક આજ્ઞા આપેલી સમજણ પડે એવા પ્રસંગો એ કે છે ખોટ આવે તો પણ એ રહે છે ના એમ નહીં કોને આપણને શહેર ના થાય એવું આવ્યું હોય વખતે કોઈ ફરું કશું બન્યું હોય શું તો રહી શકાય કારણ કે નફામાંથી ગઈ ને કે મૂડી ગઈ એ પણ આપડે દેશ તો એમને એમ જ છે આ જોઈએ ને આપડે છીએ તો ફરી થશે આપણે છે ફરી થાય કે ના થાય આપડે કરી દીધું ભૂવા કરે એટલે કગડાડ બગડ નહીં કરવાનો જે થવું હોય તે થાય આપણે તો સાચવી કામ કરવાનું ધંધો સાચવીને કરવાનો આપડી ગપડત થી આપડે લીધે ભૂલ ના પડી છે